મેડાય શું કહ્યું મધર જોડે સાધર જોડે વાઈફ જોડે બધા જોડે ના ચડાય કારણ કે મારા બાપાને સમજ પડે તો જ મારે આમ કરવું નહીં કરવું રિયલ સંબંધ હતો હું એવું કરે અત્યારે હું એમને બાપાને સુધારવા જવું તાર પેલા બાપાના બાપાને મારે કોર્ટમાં જવું પડે બાપા પછી વકીલ ની તો પાછું મારે વકીલ તો કરવું બાપાને સુધારવા જોયું એનું સુધારવા સુધારી શક્યો નથી આ વર્લ્ડ માંગ્યા છે મારા મધર આ દોષ છે એનો ભૂલા છે ભૂલાવા જવું તું રહી છે જ્ઞાન લેવા આવી છે કઈક દાદા કેવું કઈ અમારા અત્યારે અમારી ઉંમર છોકરાઓ બિલકુલ આગળ કશું દેખાતું નથી આગળ શું કરવું છે તમને શું પડશે નથી કઈ અમને ફરી આવો તારે કુહો કે છે તમે ભેગા કરવી ભેગા થયો પેલો છું કે પારથી ના દાદા કે મેં ના સમજણ કરી સાદી વગર ક્યાં જઈ તૈયા પડે સાદી વગર ચાલે એવું નથી ગમે ને સાદી વગર ચાલે ને કેવી ના પણ સહન ના થાય છોકરાઓ એવું પકડ્યું લગ્ન કરીશું આવું આવું થઈ શકે આપણે બોલાવી શું કહ્યું થોડી વાર ચક્કર ચાલુ થઈ જશે પાછું કઈ આ તો કઈ ગયા ચક્કર જેવું બંધ થઈ ગયું બંધ થઈ ગયું આધાર ચાવી આપેલા એટલે પણ પછી છોકરાએ શું કર્યું આ લોકોએ પૂછ્યું નાસ્તો વાતો દાદા એડજસ્ટ થઈ જાય શું થો માણસ નું મન ના પડતા સમાધાન કરી ચાલવા શું કરો નાસ્તો ચડ્યો હોય આપડે ફૂલ નઈ ફૂલ ની કોણ ફ્રી લઈ નઈ ચાલે સમાધાન કરો નઈ બધા નું એડસ્ટે મને ચાલ્યા છી કિંમત કઈ છે તારે મનમાં માની બેઠો ભાઈ તો હેડ જોઈ બજાર પછી ચાર નહીં આવે કોણ આપે તને ખવડાવવા માટે કોણ નવરો રાખે તને રાખે કિંમત પોતાની જાત ની માની બેઠો મેરેજ વટ રે કેવું રે અને અત્યારે તો ભાઈઓ ને છે ગોલાબોલ થઈ જૂની બોલતા આવું આપડા લોકો શોધખોળ કર્યો કે આ લોકો બહુ હાજદ છે માટે દિવારી પર એવી કઈક ચિમ્યો ગોઠવો કે દિવારી પરથી કઈ તાકાત જવાય જવું જ પડે દિવારી દાડે હાથ માન્યતા જ છે ખાલી બિલીફ છે ખાલી બિલીફ જ છે તો આપડે કાયમ ની બિલીફ ગોઠવી દઈએ કાયમ ની દિવાળી ગોઠવી દે શું ખી છે ત્રણ છ ઓગણીસો પંચોતેર દાદા દર્શન છે કઈ બહુ ચીખણું હોય સંભાવવા નિકાર કરે પરમાણુ ધુમ્મસ દેખાય એથી કઈ નીચે વસ્તુ નથી વસ્તુ છે એટલે અહીં જેમાં પ્રકૃતિ ફેરફાર થાય એવું મઈ વારે કરી આખો ઘણા ફેરફાર થયા જ ધોધમાર સાપેધમાર બધું બહાર જેમ થાય છે એવું બધું થાય કેટલાક જીવન દૂર લાગી જાય કેટલાય જીવન દૂર લાગી જાય ને મરી જાય એવું બધા કાબુ રે આ બાજુ કાબુ માં રેતી આ બાજુ નથી રેતી જાણ્યા કરવાનું દિલ ભરાઈ આવે જાણ્યા છે આત્મા છે કાબુ માં રાખવાનું કશું કાબુ પર સત્તા છે સસ્તા જ નથી ભરાય આવે છે માથું ચડે છે એવું જાણવાનું ખુબ ચડ્યું છે એવું જાણવાનું થોડું ઉતર્યું એવું જાણવાનું આત્મા જાણ્યા કરે છે નિરંતર શું કરે છે એટલે આપડે આત્મ સ્વભાવમાં રહેવું આ બીજું બધું તો પરિણત છે ગઈ માં પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય ગરમ થાય થયા જ કરે બધું આપણે જાણ્યા કરવાનું આમ થયું છે આપડે ખબર ના પડે હે આપડે ગયાથી બોલાતું ના હોય ઘરે કઈ થયું હોય શરદી બોલાતું નામ કાબુમાં શું આપવાનું જ નથી કાબુમાં લેવાનું જ નથી કેવું ખાલી જાણ્યા જ કરવા જય સચિદાર નમો મિત્રા ગાય જાણ્યા કરવાનું સમજે માતા પરમાનંદ આપડે સ્મરણ કરે તો બીજો ચાલે તમારું સ્મરણ કરે તો વિચાર ક્યાં ચાલે જાય છે હા એ સમરંગ સમરંગ કરે તો આ જેમ ધુમ્મસ પડી હોય ને એ બધી ધુમ્મસ જતી રહે છે મારી જા ને રડવું આવે તેનું કેટલું એને જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે અને આ બગડ્યા કરવું એ પૂતગલ નો સ્વભાવ છે ક્રિયા માત્ર પૂતગલ ની છે શું ક્રિયા માત્ર પૂતગલ ની એ પ્રકૃતિ ની છે અને આપડી સત્તામાં નથી પુણ્યક્રમ ની પ્રકૃતિ હોય તો આપણને એમ લાગે કે મારી સત્તા જ ચાલે છે પણ એ પુણ્યક્રમ પ્રકૃતિ છે પાપની હોય તે બિલકુલ સત્તા માં ના રહે નહીં સત્તા માં લેવાની જરૂર છે પુણ્ય જરૂર છે સત્તા માં છે છોડી દેવાની છે જે સત્તામાં છે ને તે છોડી દેવાની કાબુ માં છે તે છોડી દેવાનું છે આપડે તો જ્ઞાતા રસ્તા કરવા નથી આપડે આત્મા પ્રાપ્ત કરે એટલે આત્મા માં જ રહેવું જોઈએ તેને મેળત નહી ખાતો જેમ દૂધ પાણી જુદું ખાયું અરે તેલ પાણી જુદું ખાય એવું છૂટેલ છુટલું બધું એટલે આપડે આત્માના ભાવમાં રહેવું શું આકાશ જેવું સૂક્ષ્મ છે કેવું છે હવે એને ભેળ ક્યાં ખાય છે લોકો મારી બધા કામે કર્યું મેં રોંગ પિલીફ છે ક્યાં સુધી આવું આ પિલિફો સારી રહેશે એ જેટલી રંગ બીલી આ બધી રંગ બીલી આત્મા દેવો નથી આત્મા જ્ઞાની પુરુષો એ કયો છે તેઓ કેમ કઈ ફેન ફેન દેખાતા નથી મળે કઈ છે ના એ પણ એટલો બધો રહે ત્યારે બે પાક છે એટલા જ માટે છે હવે એકાગ્રતા થયા વિષય કહેવાય અને એકાગ્રતા વિષય બધું કહેવાય माने एक गाठो ओडासे बारे काम करते थे એટલે दादा આ ગાંઠ ઓગળી જાય તો પછી આ વ્યવહાર નતી રહેતો ને આ ગાંઠ ઓગળી જાય વિશેની ગાંઠ પછી તાકાતનો સંબંધ થઈ જાય વ્યવહારનો પાતને વિસમો સંબંધ બંધન જ બની જાય હા એ સંબંધ જ ના એટલે આકર્ષણ ઓગળી જાય છે ગાંઠને રિલેટ થાય છે હા એટલું બધું ગુસાઈ છે એકાગ્રતા હાથ ગરવા જાય ને તો હાથ દજાશે જ્ઞાની પુરુષો તો આ તમને ભય ભય ટાળવા માટે બોલે કે આપડે લગ્ન કરેલું છે શ્રી છે શું થશે સમજ્યું છે સાધુ ત્યાગીઓ આચાર્યો એવો તેઓ આત્મા નથી આત્મા મારી ભગવાન એ જાણે તો તેવો છે અને આ દાદા કે છે તેવો આત્મો કોઈ ક્યાંય શાસ્ત્ર માં વર્ણન નથી તેવું જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બોજો જેમ ઓછો હોય તેમ સુખ રહે એવું સમજે જેટલો બોજો ઘટાડીએ એટલું સુખ આપણને રે માથા પર મફત દેજાનું કહ્યું હોય તો તાઇડમાલ લાવ્યો હોય તેને તાઇડમાળ નું દુઃખ હોય બેમાં લાવ્યો હોય તો બેમાં દુઃખ હોય અને કોઈ બસેરા લાવ્યો હોય તેને મોડા પર બહુ દુઃખ ના લાગે અને તાઇડમાળમાં થઈ ગઈ બેઠો હોય તો મોડા વ્યથિત દેખાય ના દેખાય છે એટલું તને શાંતિ રહેશે એટલા કર્મ ચીકણા નહિ બનતા માટે કઈ મોક્ષ નથી સમજાય સંસારમાં લક્ષી ના પડવાનો માર્ગ છે એમાં ના હોય એનું નામ પરિગ્રહ ઉઠાય કેવાય પછી મજૂર પરિગ્રહ છે એનાથી એમ ના બોલાય કે મારા પરિગ્રહ નથી પરિગ્રહ તો અહીં હોય ને ના વાપરે ભોગવે હોય ને ના ભોગવે પરિક્રહ છોડ્યો સારા સારા ભોજન હોય પણ એ જાણે કે ભોજન બઉ બહુ સારા ભોજનો રોગ ને આકર્ષણ કરે એટલે એ પોતે એમાંથી નહી પડતા સારું ભોજન થોડુંક લઈ લે ખોરાક ભાડું આપવા પૂરતું એનું નામ પરિક્રહિત કેવાયું બાકી મધુર ના મળે ત્યાગી ભાઈઓ ત્યાગી ભાઈઓનું જ્ઞાન આપ્યું એમને બોજો જ નઈ ને અને આ જ્ઞાન મળ્યુંસારી લોકો ને કે સંસારી લોકોને વસ્તુઓનો બોજો ખસેડવાનો રહ્યો તમારે આ કેપ નો બોજો ખસેડવાનો બે આ બોજો ઘટે પેલો બોજ ઘટે બઉ સરસ થી એવી સરસ જ્ઞાન માં આવી ગઈ સર એટલા આનંદ માં આવી ગયા નઈ અને પાછું આહાર એ વાર્યો અને પાછું હું જમવા બેઠો મને કેસ અમારે અમને પ્રસાદી આલો છે મારી જમવા માં હાડ માં જ પછાડી કામ થઈ જાય ને આપડે આમ કરો આમ ના કરો માં સંદાસ શક્તિ ને શું કરવું કઈ લોકો પૂછતો હોય ને કે કરો કરો અરે ભાઈ સંદાસ ધરા શક્તિ ને શું કરવું કેમ નો કરાવ થાય છે આ તો કરતા પદ માની બેઠા છે એ જ ભ્રાંતિ ઉડતી વધારે ભ્રાંતિ વધી એ આચાર્ય મારા જો કરતા તમારી ભ્રાંતિ વિશેષ વધી છે કરતા પદ માની બેઠા છે ભગવાને વ્યવહાર થી આત્મા કરતા કહ્યું બેઠા વ્યવહાર થી લોકો કે તમે જ આ પાલ છોડ્યો કરતા એટલા માટે કહ્યું એનો અર્થ પોતે કરતા આમ આપમા કરવ્ય સ્વરૂપ નથી ક્રિયા સ્વરૂપ નથી આપમા ક્રિયાઓ નો જ્ઞાતા દ્રષ્ટા છે શું છે બે પ્યાલા થી કામ થાય એવું તું સાફ કરવાનું તમારી ડોલે ભાગી દો પછી અંતરાય પડશે પીવાનું નહી તો ઉપયોગ સદઉપયોગ કરો વસ્તુ તમારું જ બગાડી રહ્યા છે સાધુ વર બહુ પાળી નહી નાવાનું ના મળે જગત છે એનો દુરુજ કર્યો અંતરાય પડશે દોર્યું પાણી લોકો એટલા બધા દોરી દેતા હતા હજુ દોરત છે એક પગ તો પાંચ પોતાનું બગાડી રહ્યા છો શું પછી કે છે મારે પાણી નથી મળતું નાવાનું નથી મળતું અંતરાય પાડ્યા તેનું ફળ આવ્યું ઉપદેશ આ વાત નીકળી ને તો આના ઉપદેશ તો હોય સાથી આ પાણી નહી મળતું હોય ક્યાં અંતરાય પાડ્યા છે નાનપણ માં મોટી ઉમર માં ક્યારે અંતરાય પાડ્યા તારા જ બને અંતરાય પાડ્યા સિવાય તો બને નઈ ને મેોલે આવશે આવતી જોઈ ની ધીરજો પાંચ વધારે છે તો હિસાબો હિસાબ જ ઓછો લઈને એટલે અંતરાયક્રમ હોય નઈ અંતરાય નઈ હિસાબ જ ઓછો લઈને આયેલા અંતરાય થી નથી અંતરાયક્રમ નથી લઈને અંતરાય તો જેને ઈચ્છા છે ના મળે તેને અંતરાય કેવાય આપણે દો લાગીએ તો પણ એ લાયા છે એટલું પાણી પાણી બધા લાયા જ નથી એને પીવા જેટલું માણસ પીવા જેટલું લાયા છે માર જ ગથા બંધ લાયા નથી કારણ કે અપરિગ્રહિત વતી વાળા ઘરે ને નક્કી કરે છે નિશ્ચય કરે છે એમાં આપણને ખબર પડે કે મારું મારું મન છે કેટલું સીરતા પકડી શકે છે કરી શકે છે પછી આપડે ખાતરી થાય ને કે આટલું મારું મન મજબૂત થયું એટલે આ બધી રીત બધી બરોબર છે ખોટી ને દાદા 24 उप, निश्चय इत, पार्लामें सही सीको कोई गुम पद पड़े નહીં પણ નિશ્ચય કર્યા વગર જો કરો તો પાર્લામેન્ટ આ કોને આપણે નિશ્ચય કરાવવો પડે બધી પાર્લામેન્ટ ડિસાઇડ કરી કે ભાઈ કાલે આવી રીતે છે અને કાલે આજ્ઞા આપી કાલે મને આજે આપણે વાત કરવાનો છે અમારી આજ્ઞા એમાં મજબૂતી આપે એ પાર બહુ મોટા સીખો કરી આપે આજ્ઞા વિવેક પૂર્ણ કરવી પસંદ થી વિહાર કર્યા બધા જે વિચાર આવે છે ને એ સૂક્ષ્મ સંયોગો છે કાબુમાં નથી ચલતો માં નથી એટલે આપડે ના બોલવું હોય એવું બોલી જવાય છે પછી પસ્તાવો થાય ને એટલે આ વાણી ના સંયોગ અને આ દેશ થાય વાળો મળ્યો કોઈ રાગ વાળો સંયોગ મળ્યો કોઈ દેશ વાળો સંયોગ મળ્યો જાત જાતના બાર ના સ્થુલ સંયોગો ભેગા થાય સૂક્ષ્મ સંયોગો મનમાં જે જે વિચાર આવે છે ઘડી માં કેસે અહીંથી ટેક્સી મારફત જેવું છે પર છે ને પરાધીન છે એટલે આપણા સત્તામાં નથી સમજાય ને સમજે મન ના બધા સૂક્ષ્મ સંયોગો છે એ પર્ પરાધીન છે એ મન ના ભાવો શું કેવાય છે એ આત્મા ના ભાવો નથી મનના એટલે મન પોતાના ધર્મ છે શું છે ના ગમતું હોય તો કોઈ ગાળ દે દીકરી આપડે કોન કઈ સાંભળીશ નઈ તો કોણ કઈ બંધ સાંભળવાનું કોન નો સ્વભાવ છે એનો સાંભળવું જોઈએ પછી આપડે ફોન લેવો ના એ આપડી મરજી વાત ફોન તો સાંભળીને કેવું મને એનો ધર્મ બતાવ્યા કરે મન મન કેવું રદાર ની કામ કરી રહ્યું રદાર આ પ્લેન માં જેમ હોય છે ને રદાર રદાર પ્લેનુ રડારમાં તે વખતે જોનારો દિશા બદલી નાખે શું કરે કે આ દિશા થી આવી દિશા આપડે આ દિશામાં ચાલો આવે એનો સદુપયોગ કરવાનો છે એવું આ મન રડાર દેખાડે છે આપડે શુદ્ધાત્મા શુદ્ધાત્મા પછી એ જગ્યા જતી રહે ત્યાર પછી આપડે બાજુ કરવી એટલે દેખાડે છે શું કરે છે તમે આકાર ના થાય એટલે તરના આકાર ના થાય આપડે એના જ્ઞાતા રસ્તા છે પણ રડાર જો કે આપડે ખુબ આમાં બેસી જવું દાદા આજે મન જયારે કહે છે ત્યારે કઈ પર્યા હોય તો જ કહેવા એવા સંજોગ દેખાતા બોલે નહી પણ સંજોગો બધા જેવું દેખાય તેવા નથી હોતા શું કહ્યું એને તો પોતાને જેવું દેખાય એવું કહી દે એને ફરક છે મનની ડ્યુટી બાજાર કાઢી નાખું છે આપડે રજાર તો જોઈએ જ તમે આવું બોલો છો નાના બાળકો ના બોલો પછી તો આનંદ ખબર ના તમે જાણતા લીલા ઓપરેશન કરી નાખું પણ પછી શું ખેસ છે તે જાણો છો ફાયદો શું નુકસાન શું છે તે પછી તો આનંદે દવા કરવી પડે માઇન્ડ તો જોઈએ માઇન્ડ વગર નિરાધાર છે ભાઈ બીજું આનંદ ની જગ્યાઓ હોય ત્યાં પણ દેખાડે કે બઉ સરસ આનંદ ની ચાલ એ હૃદયનું કામ કરે છે અને એવું હે તો આપડે ગુફામાં હું શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા એટલે આપણે શુદ્ધ આત્મા એ દેખાય છે તમને સમજાયું જગત ના લોકો શું કે ભય ના બતાવે તો ભય બતાવે છે તેથી પણ જગત ના લોકોને ભય બતાવે નથી ગમતું બિચાર પણ આપડે તો ભય બતાવે એટલે આપણે શુદ્ધ આત્મા બેસી જે સાયન્સ છે આ તો સાયન્સ શ્રીકાળ સત્ય બધું બદલાયા કરે છે જ્ઞાન શું કઈ શબ્દો ફેફર થાય ભાષા ભે થાય પણ એનો જે ભાવાનું તે જ્ઞાન રહે ને માટે જ્ઞાન બદલાય નહી જ્ઞાન ત્રણે કાળે જ્ઞાન જ છે અને અજ્ઞાન ક્યારે કોઈ જ્ઞાન થવાનું નથી આ લોકો જે અજ્ઞાન ચાલી પડ્યા છે શું છે અને જ્ઞાન હોય જ્ઞાન તો ખૂબ ખરો આખી દુનિયામાં એકાદ માણસ ને ખૂબ જ અને આવું અક્રમ વિજ્ઞાન તો પડે ભાઈઓ શું કે હોય ના એવું કાંઈ એ બચાવી રહ્યું એને એ લીધેલો ભીક્ષા ફરી લીધેલું આપણે સંસારીઓ નો વાંધો નહીં કારણ કે જે હજુ પેલા ગુંઠાણા ની બહાર નીકળ્યા નથી એ બીજા ગુંઠાણા વાત કેવી રીતે કરી શકે શું એ તો ખાલી આ ખાલી બુદ્ધિ ખેલ છે તો બુદ્ધિ શું કરે બળાપો કરે શું કરે અને બુદ્ધિ ને જ્ઞાન ને બે દિશા થઈ છે બુદ્ધિ હંમેશા સંસારમાં ભટકાય ભટકાય કરે જ્ઞાન મોક્ષ પણ લઈ જાય થાય કુતરું કોઈ અભિનય કરતા નથીવું છે ના જાણવા માટે શું કહેવાય છે પરમ વિનય ધર્મ છે બરોબર છે પરમ વિનય તો બધું લખેલું છે ને વિનય કરવા જેવા છે કે નહી ખબર પડે એવી છે એના ઉપર ખબર પડી પછી આપણને છે આ બધું પૂછવાનો અધિકાર છે પણ મારું કેવાનું કે જ્ઞાની પુરશે કાળજી રાખે પણ હમણાં કોઈ અસંગ હોય એમ નથી દાદા ગામડો આટલા હોય ને અને તમારી આગળ આવી જાય હવે જો આવે તો એની શ્રાવક ટીકા થાય ને હજી દાદા એટલી તૈયારી જીવ ની ક્યાં હોય અંદરખાનાથી એની પોતાની તૈયારી એટલી હોતી કરવા પ્રભુશ્રી શું કહી ને પ્રભુશ્રી તો આખો સંગઠ પણ એમને સહન તો ઘણું કરવું પડ્યું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 પરમ વિનય ઉત્પન્ન છોડવાનો છે તમારે કેપ નો પરિગ્રહ છોડવાનો છે ભરેલો હું કઈ આત્મા આત્મા છે તો કેપ ના હોય આત્મા છે ત્યાં કેપ હોય નહી આત્મા નથી ત્યાં આત્મા થી વેગડા કેવાયારીઓને ક્યાં ઓછો એટલા આત્માથી નથી અને જે કે આત્મા થી અત્યંત વેગડા પણ તે કે અત્યારે એટલા વેગડા ને એ કામ થઈ જાય છે મને તો એમ લાગતું ચાર ભાઈ અંતરાય રહેવું પડે ને ઉપાસય બંધ ન થાય તમને ખબર છે આપડે જયારે મારા તરફ એકલા જ પાછળ રેવું પડે નિયમ છે એટલે એ ચાર સાધવીઓ સાથે છે એકને રાખ્યા ત્રણ આય વાત એક ત્યાં ઉપાસ છોડી આવી તો પાંચ સાધ્વીઓ એક ને છોડી ચાર આવ્યા આ તો ઉદયકર્મ કરાવી કે ન્યાય કર્યો છે અને વ્રત કોનું નામ કહેવાય વ્રત તો આ દાદા ને પંથે મહાવ્રત વર્જ ને સમજવું મહાવ્રત વર્ત વર્તવું એ શું હશે કારણ કે જેને કુજલ પરિણિત થતી શું કહ્યું બરોબર દાદા મહત અણુ વ્રત હોય ત્યાં હોય દાદા ઉતરવું જોઈએ આજે ભગવાન એમ કે છે કે આત્મા ઉપર કોઈ રૂટ નથી ગુણસ્તાન ની વાત કરીયે ત્યાં સાતમા ગુણસ્તાન આગળ વધી શકાય એવી હાલત નથી આ કાળ એમ કે છે હા ભાઈ એમ કે છે હવે અનંત નું મંદિર ની ચોકડી અને હું આ વાત કરું છું પાસે છે હાથમાં સુધી રસ્તો છે આઠમો દસ મો તો રસ્તો નથી એવું છે ભગવાને શું કહ્યું કે ગુંઠાણ એટલે વ્યવહાર લોકોને શું દેખાય છે ઈચ્છા સાધુ જ છે અને માથે લોચો દેખાય છે અને આત્મા સાધુ મારા છે એટલું વ્યવહાર થી જયારે દેખાય ને ત્યારે ભગવાન જઠું ગુણું શું મિત્ર મોટી પ્રકૃતિ નથી સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષય કેવની નો થાય ત્યાં સુધી ચોથું નથી પાંચ મેનતા નું બંધી નહીં અને ત્રણ તૈયાર જાય તા થાય કેવી થાય સાત બાર પહોંચે तो क्या रहे हाँ दादा मिश्रमोहिनी क्या मिश्रमोहिनीमोनी नेत्रोनी ने संयुक्त ही जाए तान तो क्या बार गुण प्राप्त प्रश्न कर પાંચમે પણ પાંચમે કોઈ છે જુથો વ્યવહાર એટલે શું કે ભગવાન કે ઉપર જે દેખાય છે એ વ્યવહાર કે છે કે આ બધા પાંચ ના ગુટાણા છે પણ એમ તો નહી દાદા એમ તમે કહો છો એ તો બરોબર નથી લાગતો એનું કારણ તમને કહું જોઈ નઈ થય હોય તો વ્યવહાર થી આપડે જાણીએ પાંચમો અપ્રત્યા પાંચ બે મારું કહેવાનું કે એ નિશ્ચય ના કહેવાય ગુણો અને આ વ્યવહાર નું આ બહાર જે જુખ્ઠું દેખાય છે વ્યવહાર ભગવાને શું કહ્યું લોક દેખાય વ્યવહાર અત્યારે એક મહારાજ આચાર્ય મારા છતાંય મોટા મોટા હોય રામ વિજય જય સત્ય જેવા મોટા હોય તે જય સચીરા મહારાજ ને એમની જોડે બીજા મહારાજ આયા તો કોઈ પૂછે કે આ બેનું ઘું શું થાય મારું કેવું બેઠક આવું કેવું બોલો છો આ મારે તો આવું મોટો મોટો શાસ્ત્રો સમય નાખે એવા છે તો હું કહું કે મેં ક્યાં પ્રગાડ થયું છે પણ આ તો ઉગવા ને પાત્ર રહ્યું ઘણા કાળ પછી ભવ્યતા આવરાય છે ભવ્ય માં આવ્યા પછી ભવ્યતા આવરાય છે સમજાવો સમજાવું નહીં દુર્ભવ્ય ભવ્ય સુધી આવી જાય છે અને ભવ્ય સુધી આવે છે ત્યાં દુર્ભવ્ય તો સારા ભગવાને કહ્યું કે બહુ વિશાલ છે શંકુજી દ્રશિ દાદા આપડે આ બારમી નિશ્ચય માં મૂક્યા બાર માંથી પડવાના નહિ ને હવે બારમી નિશ્ચય માં મૂક્યા અત્યારે